खूब भोठा पड़िया मुख पर हाथ जोड़ी कहे प्रभु आमती तमने के माथ गृह देने देह ने तेहने भेकता आपना बिर्दी शर्म न સેવક હોય ને એ કોઈ બી પૂજ્ય ને એમનો કે તમે આ શું કરો છો બાપ ના અવગુણ કોઈ બી સુપાત્ર પુત્ર ન જોય અને માને એમનો કે તું ક્યાં ગઈ તેમ આ હર રંગ નું સેવક રૂપ રહે એના પર આ બધું લાઈન બી થઈને તરત તરત નહીં भजन કરી ભૂલ તમે તારું શું છો તે અમને નાથ ગી તો એમને ત્રીમને કોણ તારે હર હર રંગો ખામી કાઢે તો ડોળાઈ જાય પાણી છમી ગયું હોય ને પછી આંગળી કરે તો કેમ છોળાઈ જાય કાજુ પાણી હોય ને ભેંસ પડે તો કેમ ડોળાઈ જાય ખામી કાઢે તો પૂજ્યું નહીં તો પછી ડોળાઈ જાય હર રંગ અમૃત જલ કાજુ ખૂપ રહે સતકર્મ કરેપ રહે રહે ભલે છહી બને જગમે વિર ગંભીરી દ્વાનંદ दुख में समता समुदा है कुछ खोफ नहीं है जागीरी में आनंद संत फकी आनंद संत फकीर देह धरे सत्य सेवा करे जग पाप हरे जग तारण कारण दे सत्य सेवा करे जग पाप हरे जीवना सुख घट में જ્ઞાન ભરે સતવાણી સદા મુખતે ઉછરે સડવી ફૂકો બસ કર કે સંગ મે રમે રહેવે સદા સુરવી जग में आ, आई कहे सत बोध जग में आई कहे सत शब्द को समझाई कहे गुरु ज्ञान से पद ये કહે સત્તાર શબ્દ સમજાઈ કહે મરજી વાને મોજ કરે મરજી સો મરજી મરજી વાને રહે ફકીરી ફકીર ફકર ફકીર માણસો ને કાઠિયાડ માં કે બિચારો એટલે એમ કે હે બિચારો કેમ કે એટલે બિચારો જેની કોઈ ન હોય એને બિચારો કહેવાય એટલે અમીરી છે નહી એની કોઈ નહીં બિચારી કહેવાય ફકીરી આગળ What are you doing, Amir? What are you doing, Amir? What are you doing, Amir? Look at all your friends, છોડ્યા ગઢુ બાણુ એ માયા સબ ત્યાગન ભરતરી ભયા ફકીરા ફકી ભયા ફકીર ગુરુમુખીની સમસ્યા બહુ ઢાંકી હોય છે ગુરુજી ને પૂછો જ્ઞાન બધા પછી પૂછી લેવાનું એવામાં આવ્યા રે સંતો કતારી સત્ય ધરી કુવર સુખ વધેરી કુંવર જનમ જનલો માનનો જમુરાત રે શબ્યા કેમ રહી પૂરા કોઈ સાધ હોય જઈક દોરી બાંધો બાંધો આંબા બાંધો આંબા કે બાદાસ પવન ચોરા પવન ચોરા હરી નાખશે રક્ષા કરે દિનો રક્ષા કરે દિનો ના નાથ રક્ષા કરે દિનો રક્ષા કરે દિનો રે શબ kaliya aravanada o aravanada vanada muja વનમાં રે વનમાં એકવા મોટે જોડી તારા ઉર્મા વલગાડી તારા બના જો જે ભૂલતી ભૂલતી નહી ચોટ મે ણી તારા તો તારા તો મારા તારા તો એક કોલિયા કોલિયા પુથર બાંધો પુથર બાંધો અમદાલુ બાંધો અંબાપુર બાંધો આંબાલ પાલા પાલા ઓ ઓળા કેમતો ચલા રે પંથ મે જાઉેમ ઓહા કેમટો ચલાઈ રે એ પડ્યો એ અંગળે વ્યાપી ઓંગળે વ્યાપીજોને જોને પીડ રે થાન સતીના થલ પરડારલ પ્રાણ રે થાતે ડકાોરલ છાંડ્યા તોરલ પ્રાણને paisad hoya jay ઉપણી હણીને દ સાંજા તોરલ સાંજા તોરલ પ્રાણિયા કાઠિનિયા સાસિયા કાઠિની અલ તોરલ તો તમે જામશે ગતમાશે